તે તેજ નું લક્ષણ કહીએ છીએ કે પ્રકાશ પણો ધન આદિતને પતવી નાખવા પણો રસને રસને ગ્રહ કરવા પણો કાષ્ઠડોને ઉત્ત દ્રવ્ય આદિનો ગ્રહણ કરવા પણો કાર્ને ભરવા પણો સતન કરવા પણો તે સુધાર સુસાર કે તેજ નું લક્ષણ છે એનું તેજ નું બરાબર છે ને બરાબર ના તો કઈ નથી હોય તો સમજાવું હોય શું ભાઈ અન્નના દીક ને પચાવવા પણ છે લગાડે છે એવી થાય છે બચાવવા પણ બરાબર પંચભૂત છે એમાં તેજ આ કામ પણ એ કામ કરે છે એ આપણના ફીટ બેવનું છે ને કઈ એનું જ કામ છે નક્કી કરવું જોઈએ પ્રકાશ પડો શું કડું કરવું પ્રકાશ કરવો પ્રકાશ એટલે અજવાળું વગર એને હરણ કરવું એટલે પ્રકાશ જો પ્રકાશ પાથરવો એને પોઈન્ટ છોડી ન દેવાય મત બીજું ન કહેવાય બાંધ લઈ ગયા અર્થ અંદર અભ્યાસ વાળી વસ્તુ છે પોતે પોતાનો ગુરુ થઈ ને માલિકા જોયા કરે ત્યાર પછી દેખાય એ કઈ કોઈ કે અમ માં ની લીધે કઈ યાદ આવે કોઈ નસ નહી ગામડે જે ખેડુ આવ્યો હોય તમારી દુકાને તમે ઘાટ ઘડવાની રીતિબ પણ ભક્ત પણ આવ્યું નથી ને એટલા બધું આઘરું લાગે છે અને લાવવા માટે પાછળ થી આ બધા વ્યવહારો પડે છે એક સામાન્ય એવું છે ઘોડેશ્વર ની વાત કરે છે ઘોડેશ્વર એ અશ્વ શાસ્ત્ર આખું આવે છે अश्वा लोको घोड़ा ने केम चलाव रण संग्रामिस्ती दीते काबू मैं बात ये बद હવે એ પુસ્તકો ના અભ્યાસ આગળ કરાતા જૂના વાહન માં બીજું આમ જવું તો હારું ઘડું લાવજે અમલદાર હોય એટલે સાહેબ હારું છે પણ જરાક તોફાની છે એ તોફાની તો હું પહોંચી હું પણ એવા છું વાંચ્યા છે ઈ હું એને પણ મેં બધું અશ્વ શાસ્ત્ર વાંચ્યો છે આમ તોફાન કરે તો આમ કરવું ને આમ કરવું હોય આમ કરવું પીડા પીડા ઢીંડું ભાઈ ગયો હતો એના બીજા સાહેબ પણ ચાલુ કઈ મને બધી યાદ તો હતું પણ ભૂલાઈ નહી આ બધું શાસ્ત્રો છે ને પતલી નાખવા પણ ગ્રહણ કરવા પણ કાષ્ટ નું દ્રવ્ય દીક નું ગ્રહણ કરવા પણ હરવા પણ કરવા પણ સુધા ને કામ એટલે ગરમી આ યત્ન થાય ગ્રહણ કરે છે હવે વાયુ લક્ષણ કહીએ છીએ જે વૃક્ષા પણ કમાડવા પણ ખબર પડે અને પંચ વિશે વાયુ માધ્યમથી શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય તેને શ્રોત્ર પંચ ઇન્દ્રિયો પ્રત્યે કમાડવા પડે ત્યારું તો હું પૂછું છું સ્વામીજી એ લીટી બોલી ને વાત કરે પાસે જાય છે અને એને પ્રકાશ કરે છે આ રૂપ છે આઠ ત્યાં ગઈ કઈ રૂપિયા આ શબ્દ શબ્દ આની પાસે આવે છે બંધ પાસે આવે પાંચ માં બે ભાગ છે શોત્ર ચામડી ક્યા બગડવા નથી ચક્ષુ જાય વિષય ને લેવા સોત્ર અથવા ચક્ષુ રસના રસના ત્યાં જાતી નથી આવે પ્રકાશ કરેના વિષયો એમ કેટલાક વિષયો ઇન્દ્રિયો ની પાસે આવે અને કેટલાક વિષયો એને લેવા ઇન્દ્રિયો જાય એમ બે ભાગ થયા પ્રાપ્ય પ્રકાશ વાયુ માં સહાય કરે છે પવન વાયુ ગંધ માનો સમજાવું સહાય ચક્ષુ નું થાય ચક્ષુ નું આંખ ત્યાં જાય વાયુ શું સહાય કરી એમાં વાયુ સહાય કરતું હોય નહી કરતો હોય આ અને વિષય કેટલાક વિષયો પાસે ઇન્દ્રિયો છે ત્યારે ઈન્દ્રિયો એને ઓળખે પ્રકાશ કરે છે ઓળખે છો આટલું જ એમાં વાત છે નથી જો તમે બોલું પેલું ગોખાઈ ગયું પકડી નાખો આ વાયુ એને પણ કાન પાસે લાવનાર કોણ શબ્દ ને વાયુ એ વાયુ આવે હવે રૂપ પણ છે એ રૂપ કોઈ લાવતું નથી ઇન્દ્રિય ત્યાં જઈને પકડે છે એમ પાંચ ઇન્દ્રિયો અને પાંચ વિષય એમાં સૂત્ર ચક્ષુ રસ્તા એમાં ત્રણ ઇન્દ્રિયો ના વિષયો ઇન્દ્રિયો પાસે આવે છે ઈન્દ્રિયો વિષય પાસે આવડવા ત્યાં નથી આવ જે કઈ ભાવ છે રસના ભૂત્ય જાતિ નથી વિષય એની પાસે આવે છે ત્યારે એનું અહી પ્રકાશ કરી દેણો ગંધા ય આવે પોતે ત્યાં જ નથી પંચ વિષય જેને સો પંચ ઇન્દ્રિયો પ્રત્યે માનવા પણ અને સર્વેન્દ્રિયો નું આત્મા પણ સર્વે નું આત્મા પણ એવાનું લક્ષણ છે આત્મા પણ એટલે આત્મા છે તેને તે સ્થિતિ માં તેમને રહેવા દેવું એનું આત્મા પણ કહેવાય આપડે અહીંયા એકલા જ તમે બેઠા રહો પણ ઇન્દ્રિયો નો હવે આ કાશ નું રક્ષણ કરીએ છીએ સમગ્ર જીવ માત્ર અને જી એ સર્વ નું આકાશ સુરક્ષણ છે सम्र जीव मत समीव मात्र, मात्र। व्यवहार आकाशीय आकाश आकाश सर्वे इंद्रिओ सम्र जीव मत ने अवकाश देवा पड़ो बुद्ध प्राणी मात्र એનો માહેલો વ્યવહારો વ્યવહાર જાય અવકાશ દે નહિ એને અવકાશ દે નહિ દુનિયામાં કોઈ પણ પદાર્થ એને આકાશ અવકાશ આપે છે આકાશ મારે પ્રાણ ઇન્દ્રિયો અંતર કરાણ અને ઇન્દ્રિયો અંધકાર છે ને શ્વાસ વિષય માં આલે છે અવકાશ માં આકાશ માં જ આકાશ જગ્યા આપે છે અને એ જગ્યા એ જો બંધ થાય એટલે મરી જાય મારા એ આકાશ આપે છે ઇન્દ્રિયો ઇન્દ્રિયો જોવું ને સાંભળવું ને ચાખું ને બધી વ્યવહારો છે એ વ્યવહાર આકાશ થાય આકાશ કોઈ વ્યવહાર નથી અંતરણ અંતકરણ માન બુદ્ધિ ચેતના અહંકાર જે ઘાટ સંકલ્પો છિંદ કરીએ પણ એ સરવાળો વિચાર કરો તો આકાશ માં બેઠો છે પણ એ આકાશ જ બેઠો છે આકાશ નું લક્ષણ છે આ તો આપડે બોલી જાવ અમને તો મજા આવે છે ઘર પડી ગયા બીજું એવું ચોખ્ખું આપ્યું છે ના ઘર એટલે શાસ્ત્રકારો એ ભારે ગઈ પાડી માગ પણ એ અભ્યાસ વિના મળે પેલા ઘડી પડી ગય ન ખુશું તમને બધા નાની ઉંમર માં પછી એક જીવ નો સ્વભાવ છે એક કામ કરતો હોય એ કામ માં જરા ગયા ઠીક પડ્યું પછી એને મના જાય ગુંડાયો છે એટલે બીજા કામ તરફ જ ગતિ માણસ ને પોતાના કામ સંતોષ થયો અને બીજા કામ એની ગતિ હોય પછી દ્રષ્ટિ પડે કેવી રીતે પણ જીવ પ્રાણી માત્ર નો એ સ્વભાવ જ છે એક કામ જરા સરખું ઉઠવાયું એટલે એ માની લેખ સંપૂર્ણ અડા મારા માં પછી બીજા કામ માં પ્રવેશ જ ન કરી શકે કરવા જાય તો ઊંધા ચતુ થાય એટલે કોઈ બી જીવ આગળ ડગલું ભરી ન શકે એક જરાક હોશિયારી આવી ને એટલે ગઠ બંધાઈ ગયો આડો એટલે ડગલું ભરે નહી પછી હોશિયારી તો મોટામાં મોટું લેખન છે ગોવિંદભાઈ કેમ જાય ચારે બાજુ હોશિયારી આવી એટલે એ રૂંધાઈ ગયો એના ગઢ જણાય ગયો એના દરવાજો ખુલ્લો હોય જ ને રાત્રી થાય નથી આપણે બરાબર હજી નથી આપણે બરાબર હજી આપણે અને પોતાની મેળે એક ક્રિયા કઈક આવડી ને એનું આવી ગયું એટલે દરવાજો બંધ થઈ ગયો બીજા ભાગના જ્ઞાન બીજા ભાગ ના દરવાજો બંધ થઈ જાય એટલું જ નહીં પણ જે આવડ્યું છે એમાં અહમ ભાવ બેઠો પાછો એટલે એ બગડ્યું અને બીજે પ્રવેશ નો કબૂલ કરે ને એટલે બગડ્યું એમ ઘડી ચટકી જાય એટલે ઉલટું ભૂરખા પણ ઉમેરાતું જાય પુરુષ અને કાલ લક્ષણ જાણે પેલું જે પૂછ્યું કેવી રીતે ચોવીસ તત્વ કાર જે આ તો વાંચી ને આમ તો જાણી લખ્યું જેમ જેમ અભ્યાસ કરો ને એમ અભ્યાસ મેળવો સ્વભાવ છે એ સર્વે જાળવી ઉત્પત્તિ કહીએ છીએ એનો ક્રમ શું છે ઉત્પત્તિ નો પોતાના ધામ <coughs> એને જાણવા એક ઉત્પત્તિ ની રીતિ અને બેદ કાળ થી આરંભી ને શાસ્ત્રો આજ ઉત્પત્તિ ગઈ છે એ ઉત્પત્તિ કોઈ સમજતું નથી પછી પોતાના જેવા હોય અને પૂછે એવડાવી બતાવે એટલે એનું હાથ લે નહી માધ્યમ નથી એની પાસે એની પાસે જો માધ્યમ હોય કે ત્યાં અભ્યાસ હોય સનાતન શાસ્ત્રો આ બનાવેલા નહીં એની સાથે સંબંધ હોય તો માધ્યમ માં રહી પણ એનો સંબંધ છૂટો એટલે એક તરફ પોતાના ધામ રહ્યા છે ભગવાન રૂપિયા કરીને મારે વિશે ગરબડી ને ધરતા તમે એક જો વચ્ચે વાંચો એક જ તત્વ વાત આવે આવા જે ભગવાન એ આ જગત ની ઉત્પત્તિ કરે છે બરાબર એમાં કઈ કોઈ ના ન પડે પણ એ માધ્યમ નો કહેવાય જયારે તે માયા થકી આપડે તો હંમેશા વાંચીએ એટલે પ્રધાન પુરુષ બોલી નાખ્યા ખરું એ શું હશે બે ક્યાં પધાર પુરુષ એ પછી ની વાત શું હશે આપડે તમે હા એમ કલ એ ઉતરવું જાય એ જ્યાં સુધી ન ઉતરે ત્યાં સુધી જાય પછી તો રાજા નો કુતર્યો આવે તો મગ નો દાણો ખીચડી રાંધી રાજાનો આપડે બધું એવી વાતો કરીએ ખાઈ ગયો અમને તો આમાં બહુ અદભુતતા નવીનતા નવીનતા એટલે વા પ્રભુ બનાયું છે એમ દેખાય ગીતા કરી લેવી એટલે ગીતા આવડી જાય ભાગવત આવડી જાય અરે ભણવાની રીતિ કઈ હોય આવો જ સમજી ગયા ખોટા પડે અમળો નહિ હોય મહેનત પડે કારણ શરીર ને રોકવું પડે કારણ શરીર કેવાય મહારાજ આ જગત માં તો જોઈ ને તમારા સંસાર ના વ્યવહાર માં જીવ ને શું જ્ઞાન છે જીવ શું સમજે છે માયા તકે અનંદ અને પુરુષ પ્રધાન અને પુરુષ એટલે શું બોલો પ્રધાન માયા નો ભાગ છે પુરુષ આત્મ ચૈતન્ય છે એ બે ભાગ ઉત્પન્ન થયા પ્રધાન અને પુરુષ એમ તો પેહલા તો એ અક્ષરાત્મક પુરુષાત્મક બે છે અને એમાંથી મહામાયા મહાપુરુષ થયા એમાંથી અનંત પ્રધાન પુરુષો થયા પાછાન પુરુષ ને આ સૃષ્ટિ નું વર્ણન હશે એ બી અનંતી સૃષ્ટિ એમ વર્ણન અને પુરુષ આ તો કીધું ને એક માયા તત્વો નો એનો માલિક પ્રધાન પુરુષ એવા અનંત ભગવાન પછી ચડી ગયો પણ એમ પહોંચે ત્યારે રીતે આ છાત્રી ગણું છો પેલા તો અહી આપણે સ્વભાવમાં સ્વભાવ ને હારો માનતા ન શીખવું ભૂલેસે ભૂલેશે તો સુધરે ને પણ હારો માની ને બેસી જાવ તો સુધરવાનું છે આપડે આપણું સારું માન્ય ત્યાંથી આ દ્વારે આમ થયા છે એ પાછું ના એ વેદ અને ઉપનિષદો આની સાક્ષી પૂરા કઈ બરાબર છે એમ છે અને આપણે સ્વામિનારાયણ નો આશીર્વો હોય એને બોલતા આવડતું અમારો ધર્મ સર્વો પહેલા આપણે એ બોલવા શીખ્યા હવ નો હવ્યું હોય તો રામ અને એ મોટો પંથ હવ મોટો સૌથી મોટો એટલે રામ કોણ કૃષ્ણ કોણ સ્વામિનારાયણ કોણ એ બધું સમજવું તો જઈએ ને તત્વો તો એક થઈ નું પણ આવડો નો ખબર અમારો સૌથી નો અને એવા શબ્દો પીડ્યા એટલે એનું એવું અંગ બંધાયું એટલે એમાં આ રોકાઈ રહે બીજાનું એ બરાબર નહી એવું બનવા કરી બુદ્ધિ ન હોય અને બીજાનું જોવા જાય પોતાનું ડોળાય જાય એમ ઈ ખરું ભગવાન કેવા છે કોણ પ્રધાન પુરુષ અને તે મધ્ય એક બ્રહ્માંડ ની ઉત્પત્તિ ના કારણ કારણ કે પ્રધાન પુરુષ તેને કહીએ છીએ એકની રીતિ બતાવી અને જા લેજો પછી તે પ્રધાન થકી મહત્વ નું ઉત્પન્ન થયું આ તત્વ બ્રહ્માંડ બોલાય બ્રહ્મા પણ હિન્દુ છે ત્રણ પ્રકાર નો અહંકાર ઉત્પન્ન થતો હોવો આ ઈંડા બચ્ચું થાય ને આમાં ત્રણ બચ્ચા નીકળ્યા લ્યો ઈંડા માંથી તેમાં શાસ્ત્રીક અહંકાર થકી મન દેવતા સમગ્ર ચોવીસ તત્વ માંથી મળીરા વૈરાટમાં જીવ હતો પણ હલયો ચલ્યો ન બ્રહ્મા ને વિષ્ણુ મહેશ ને ઈથિ એમણે પછી ભગવાન ને લતા તારા ને ખવાડવું તારા જન્માડવા તારા ને મારવા ક્રિયા હોય चौबीस तत्व परमेश्वर कोई स्वतंत्र कहीं करतु પછી તે પરમેશ્વર કરીને ભેગા થતા પોતપોતા થઈ ગયા એમ નહી એના અંશે હોય ને એ પોતે થઈ જાય પોતે થઈ જાય એમ નહી ભાગવત ઈશ્વર સૃષ્ટિ અને જીવ સર્જાણી ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ ઈશ્વર સ્રષ્ટિ ઘ ને કઈ ખબર છે બ્રહ્મા વિષ્ણુ મા હે પછી ચતુર્મુખી તો બીજા નંબર માં છે જે બ્રહ્મા જે આપડે બોલીએ આ પૃથ્વી છે આમાંથી કેટલી વનસ્પતિ ઉગે છે આખા પૃથ્વી ની દ્રષ્ટિ એ જુઓ એ વનસ્પતિ ગણતા ગણાય પૃથ્વી ના અંશ માંથી એમ આના અંક માંથી ઈશ્વર અને જીવ પ્રાણી માત્ર વિરાટમાં ઈશ્વર ના દેહ સર્જાના વિરાટ સુ આ આજીવ ના દેહ છે ત્રણે કામ થોડું એમ ઈશ્વર છે એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ ત્રણ દેહ બરાબર Čeśvarnāt dhe tve virārtha, sutra-atma, anavya-krut. Čeśvarnāt dhe tve sthūda, sukshmane kārat. Vira-āt nāme Čeśvarno dhe, tino dvipra-ārtha, kār-pariyant, ayunseo. Čeśvarno dhe virārtha. Če dhe parārtha hūtji, jive. Brahmāji. Vajanodheh padi jai. Dvipra-ārtha. Dvipra-vasana. Ačle. પચાસ વર્ષ ને પચાસ વર્ષ એમ બે પાર્થો એક પરા પરા અપરાર્ધ બે છે એટલે પચાસ પચાસ વર્ષ ના બે ભાગ લે બે પાર્થો બે પાર્થ અને વિરાટ નામે ચિત્ર આયુષ્ય છે એક મરી ગયો બીજો મરી ગયો ત્રીજો મરી ચૌદ મરી જાય અહિયાં દિવસ પૂરો થાય હોય આ બધી જાન લગીયા બધું દેખાય એને આજ બળી એટલે કઈ ન હોય અને જયારે રાત્રિ પડે છે ત્યારે કાળ પૂરો થાય છે ત્યારે એ વિરાટ દેહ નો સત્યાધિક લોક સહિત નાશ થાય છે અને જયારે વિરાટ પુરુષ નો કાળ પૂરો થાય છે ત્યારે એ વિરાટ દેહ નો સત્યાધિક સહિત નાશ થાય છે અને પુરુષ એ સમયે કે લે છે પાછાશ કોઈ ઉત્પત્તિ પછી આ સ્થિતિ તત્વ પ્રધાન આ બધા એ મહામારી પામ્યા છે પણ આ જીવના કેટલા છે પછી અને તે મહામાયા અક્ષર બ્રહ્મ ના પ્રકાશ ને વિશે જેમ દિવસ ની વિશે રાત્રે લઈ પામે છે જો અત્યારે કઈ દિવસે બાર વાગે રાત્રિ તો હોય પણ તે દેખાતી એમ આવડું આ બધું ના દેખાય પાછું જેમ દિવસને ਵਿਚ રાત્રી લઈ પામે છે તેમ લઈ પામે છે તેને આત્યતિસ્રય કહીએ अच्छे लोग लो ये हां माने દેવા दैत्य અને મનુષ્ય આદિક જે દેહ કેરોજે શાસન પર tie નાશ તેને નિત્યપ લય કહે એવળો એ નિત્ય પર લય દેવ दैत्य ને મનુષ્યનું સંસપતિ આજઓને ઘણા મરી જાય છે તેની મરતા આઈ છે ને ગોટો ટાંકર સેકન્ડ સેકન્ડ રખે આ રામ બોલો ભાઈ રામ બોલો જાણે આપડે મરી જાય નિત્ય પ્રલય એવી રીતે પ્રલય તેને જો જાણે જીવ નો સંસાર ને વિશે વૈરાગ થાય ભગવાન ભક્તિ મળે તો જીવને સંસાર વિશે વૈરાગ થાય અને ભગવાન ભક્તિ થાય છે આ બધું જાણે પછી ઓ અને ઉપર ભક્તિ કરીએ કઈ સમજણ એટલે આપણે પણ આમ થઇ જાય તો પણ જગત માંથી વૈરાગ જાગવો જોઈએ ને એ વૈરાગ ક્યાંથી જાગે એ જ્ઞાતે તત્વ થાય જયારે એ સર્વે બ્રહ્માંડ નો પ્રલય થાય છે ત્યારે માયા ના પેટ મા અને જે ભગવાન ના ભક્ત છે તે તો ભગવાન ના જાય છે આટલો ફરક છે યમ પરમ દેતારમ સર્વદેય નિપરમ ભવતિર્માત્નમ